પ્રગટ થાય પ્રશ્ન અમે એમ કહીએ કે માસ્તો આવડે છે જે જે આપવા ત્યાં કેન્દ્ર કરી લાગજો ને ના બધા ડે આવે સમજણ હોય તો ખુલાસો થાય મિત્રો વર્ષા કરે છે સમજો મને ભય ની શું આવે નથી બની મા કોનું નામ પણ આ જાય છે માય હા મારી બંદઈઓ છે બગડી છુ બે જુદા નહી મારું નામ અમદાવાદ ને તું તો જાણતી છે જન્મ થયેલો તું નહિ જાણતી રાતે મોટો નાક દેખો આવ્યો કે ધ્યાન માં બેઠો તો મેં પે સુધું કરી આ નામ જે વ્યવહારમાં આપેલો વ્યવહાર ચલાવવા માટે આપેલો વ્યવહાર ચલાવવા માટે આપેલો ચાલુ એટલે અહીંયા આગળ જન્મ્યા પછી રવા પડશે ને પછી લઈ લેસુ ત્યારે લઈ લેશું ઉપર જ એટલે નામ લઈ લીધું આપેલું મેં તો લોકો તો લઈ જાય પછી નામ ખૂટી પડે શું કે બધા પાસે લઈ જાય એવા નામ નાના નીકાળે એટલે નામ એના માટે વ્યવહાર ચલાવ માટે બરોબર ખરેખર કોણ શું રિયલી સ્ટીકિંગ ના જાણવું જોઈએ કેમ જાણવું હતું તે આપડે ચેતન છે શુદ્ધ આત્મા નામનું ચેતન છે પણ એ આત્મા નો અનુભવ થવો જોઈએ શબ્દ બોલ્યા બારોબર ને હું છું એવું આપણને તચ થવું જોઈએ કે ના ખરેખર હું જ આ અને આ એ છે તે મારું વ્યવહારનું નામ છે ખરેખર હું નથી અત્યારે મારો અઠાવન માં જતો રહેતો એ ખરી મજા આવી અઠાવન થી અત્યાર સુધી એક પણ છે તે મનની શાંતિ કાયમ રહે છે કઈ એટલે ડોલર તો સ્ટોર કામ લાગે બીજું કામ લાગે ત્યારે ત્યાં હારી કે સારું કામ છે એટલે ચાલે બહુ સારું વાત હા ભાઈ બધી તમે કોણ છે ખબર પડી તમને હવે આજે હું તેલન કરું એટલે હું શૈલેષભી છું શૈલેષભી છું એ બોલવાથી શું થાય એ ખરી રીતે આપણે પોતે કોણ જાણતા નહીં હોવાથી શૈલેષભાઈ આરોપીત કેવાય અને આરોપી એટલે કલ્પિત કહેવાય કલ્પિત એટલે બધું એનાથી મુશ્કેલીઓ આયા કરે જે છે આપણે જાણતા નહીં હોવાથી કંઈ ગુનો ગુનો લાગુ થાય ને તો ગુના લાગુ થાય શું પછી ગુના નહીં લાગુ થાય તમે જા છે એ જાણો અને આ શૈલેષભાઈ છો એ વ્યવહારથી છો એ પણ કહો કે ખરી રીતે હું આ જે ચૌધાર વ્યવહારમાં હું શૈલેષ છું શું કરું ને બોલવું ના પડે પણ પેલો આપણો ઇગોજબ ના હોય હું શૈલેષ છું કે તેની સાથે ના હોય શું શું કહું તો આ ઇગોજ ની બધું બોલ બધી પછી સોમવાર જવા નાખ્યું છે ક્યારે નીકળવા નીકળી જવું પડશે દર્શન કરી નેજો હું આશીર્વાદ આપું ફરી હું જયારે આવું ને ત્યાં આગળ ત્યારે ફરી લાભ ઉઠાયા કર્યા આવે અને માપ લખાવી દઉં ત્યારે ખબર આપશે ફોન થી તમારી બે ને આ બધા જાણીત થઈ ગઈ છે બહાર જાઉં તો બહાર જો પૂછે તાર છું કહીશું અને અનાથી અનંત કેવું છે બનાવના ની કોઈ જરૂર નથી પણ વિજ્ઞાન થી ઉભું થાય છે અને નાશ થાય છે ના ઊભો થાય છે નાશ થાય ઉભા થાય છે નાશ થાય છે મૂળ વસ્તુ મૂળ જે વસ્તુઓ છે એમાં એક પરમાણુ ગદગઢ થતું નથી અવસ્થાઓ વિનાશ થાય છે નાશ થાય અવસ્થાઓ તેની જેમાં ચંદ્ર હોય ચંદ્ર તો તેનો છે પણ ખેતી બદલાયા કરે એ રીતે આ પછી ખેતી બદલાયા કરે વિનાશ થયા કરે સમજ ને ઉત્પન્ન થાય વિરાશ થાય ઉત્પન્ન થાય વિરાશ થાય ઉત્પન્ન થાય The world is the puzzle itself. there are two to solve this દરેક માણસ આ પસલમાં હોય શું હોય થઈ ગયા સાધુ સહ્યાસ આચાર્ય બાર બધામાં ડિઝોલ્વ થઈ ગયા હોય તો મોડા પર ડિવેલ લઈને ફરતા હોય શું કરતા દિવાલ દિવાલ કે એવું સસ્તું છે આખો આ પધલમાં આગના પાછો તો એક ચિંતા થાય તો પર બે લાખ નોલર ડોલર નો દાવો મારજો એવી ગેરંટી થઈ તમે વિજ્ઞાન આપું છું તમે પછી રહીશું ચિંતા ના થાય દુઃખ ના થાય ચિંતા ડાખું સરસ ચાલે પછી માં તો છે બાબા બેબી ઓ બધું પહેરાવાય બધું આપણે હવે તું સુધાર્થમાં થયો પણ કપિલ બને ભાઈ થાય એ પણ વ્યવહાર થી ખરેખર ખરેખર રિયલ થી છે આ આ કપિલભાઈ ને તું કપિલ તો ખરો અરે તું સેલેક્ પણ બાય રિલેટિવ તું તો અત્યાર સુધી બધા શું બોલતા ના હું ખરેખર એ જ છું તારે આપડે કઈ નામ એટલે તારે શું થાય કે ખરેખર નથી તારે અમદાવાદ હવે ખરેખર તું છું શું ના જ્ઞાન નહીં હોવાથી ક્રોધમાઈ તેથીબળ ઉપાય કરીએ સાચો તો કામ લાગે ને આ વર્લ્ડ પોતે પ્રઝલ છે અને પ્રજલ ને સોલ્વ કરે નઈ ત્યાં સુધી હવે હાલ સોલ્વ થઈ ગયું અરે મેં તને શું કહ્યું વાક્ય તો એ કયા રીઅલ અને રિલેટિવ શું કહેજી ભાઈ રીઅલ અને રિલેટિવ હા એ રિલેટિવ કોને કહેવાય અને રીઅલ કોને કહેવાય રિલેટિવ એટલે આ કપિલનો બઈ છું આનો આ વાઇબ એટલે આ પેકિંગ મે લાડુ આપ આપ પેકિંગ મે મહી મટી જલ્દી આ પેકિંગ છે તે આપણું છે નહી આ તો આપડે લાડકી પડ્યા છે ને મારું મારું કઈ બરાબર ને અને તે રહે નહી જાય નઈ એ તો હું તો જાય પણ લઈ પડી લઈ લે ને આ થોડે એ તો છોડી દે શું કયું મારી ઢોકીને છોડાય છે તો ગાય ને ગાય ને રિલેટી ગધેડો અમારે તો લગ્ન કરવા જાય પાછા કાકા જમ પાછા ગધેડો હું બધું અપસુમન કે છે ગધારણ માં ભગવાન બેઠેલા છે ને ખબર નથી એમાં શું થાય છે ગધારણ અંદર ભગવાન બેઠેલા છે ને પેલા ને બેઠેલા ભગવાન ને શું કરે ફોન કરે અમારો તિરસ્કાર કરવા માટે એક અવતાર ગયો કેટલું એટલે બધું ઉભું થયેલું છે આમ હવે આ સમજણ કામ લાગશે તમને સમજાવ્યું ને આ તમે કલાક રહેશે આ સમજણ ને શું કહ્યું કારણ મા જાગૃતિ ના હોય આ તો મેં કેટલા પાપો ભસ્મીભૂત કહેતા તમને નિરંતર જાગૃતિ ઉભી થશે શું થયું નહીં તો શાસ્ત્ર કરે શું કહે છે આખું જગત ઉઘાડ ઊંઘ છે ઊંઘ છે એવી રીતે હવે આ ફેરફાર થઈ ગયો સમજ બને બકરી બકરી રિલેટી શું કે છે બકરી ના બકરી ગુલાબ નો છોડ રિલેટી રૂપાઈ અને રિયલમી પણગટ હોયા આ ઘટની બલિયારી ક્યાં છે આ તમારામાં પ્રગટ દીવો કર્યો આ દીવો હલાડ્યો નહિ એ દીવો હજો છે હવે તમે સાચી રાખજો બધું આ પાંચ આજ ના પાસે એટલે પછી થઈ રહ્યું આવે તમે તમે દાદા પગાર અસિંચારી કે બોલો ને તમારો આત્મા જ કિલ્લા કરે આવે આ દાદા પગાર એટલે આ એકલો જ નથી બધાના જે આત્મા એટલે જેટલું અસિંચકાર બોલું ને એટલું કિલ્લા કરે પાંદિયો એટલે સવારમાં ઉઠી અને બહાર ગમેતા જાવ તો જોતા જોતા જો આ વાંખે રિલેટીવ દેખાય અને અંદરની વાંખે રિયલ દેખાય બંને જોવું જોઈએ પેલા તો ગાય ને ગાય ને ગધેડું જોઈએ ડાક્ટર તારાજી એ કે દાદાજી આ જમણા હાથે તમે આ જમશો નહીં તો એવું જમા તો જાય કારણ નવે નવું છે ને એટલે ઉપયોગ જાગૃતિ રાખવી પડે એકદમ કે ડાક્ટરે કહ્યું છે કરવું પડે શું ચાલો પછી રાખવાનો આપડે ઘેરેન્ટમાં એટલે સમજ બની એટલે હવે ધણી પણ થઈને બેસ્યો નઈ એટલે બધી ધણી આયા મોટા ધણી આયા એટલે અરે સ્ત્રીઓ હેરાન ના કરો હમા પોતે જ્ઞાનથી રહો અને સમજ ને સમજ ને બદલા લેવા તો ક્યારે હરી આપણે હરી કરીએ હરી કરે એટલે રશિયા ને અમેરિકા જેવી સ્થિતિ થઈ જાય ઘરમાં અરે ઘરમાં શું કરે અમેરિકા જેવી સ્થિતિ લાવો છો ત્યાં આમ કરે છે ત્યાં હું આમ કરું સમજ ને એ આપણે એ બધી બાંધકીએ કળાઓ બધી છોડી દેવાની આવે સમજ ને હવે ફેમિલી અને પાછું કરતા હોય ત્યારે શું થાય ના કેવાય ને બે હીરાબા છે ને ઘેર બાપ તે પચાસ હું તો થયા છે એ કેટલું પૈસા ધારું પૈસા ખરાબ કેટલા કેમ તોય ને કારણ હું જાણું કી રીતે બનવાનું છે કયા કાયદાથી બને છે એવું જાણું એટલે પછી એનો આમાં જ ના કરું ને અને આ તો ગ્લાસીસ બધા ગ્લાસ ને કપડે કાપીને ડોલરનું પડી ગયું અને ભાગી તો કકડાટ કરી દે વાઇક ઉપર કકડાટ કરે ના કરે ધણી તારોલ ધણી છે આ કલ નકો થોડો ધણી નક્કલ કોઈ કોઈ કરે અરે મા ભાગી ગયું એટલે કોણ જે કંઈ ભાગે નહીં આપણે એને ફરી કહીએ કે આ દેશ ભાગી તો ભાગે હું આવડાવડા છોકરાને શું કઉ છું કપરા કાઢી પછી ચા પીધા ચા પીતો ને ત્યારે એટલે આ બાર નાખ્યા હોય તારે ખબર છે હોય ને તે ના ના ના ના ના ના ના ના ના ના નાખે હું કઉ ના નાખે કોઈ નાખે નહીં નોકરે નુકસાન કરે કોઈ નુકસાન કરે જ નહીં જે નુકસાન થાય છે તે તમારા હિસાબનું થાય છે શું થાય છે એટલે સમજમાં આવ્યા તમને તને આયા વ્યુ પોઈન્ટ બધા સંબંધ માં આવ્યા છે કે તમને બધાને આવે છે તમને બે આવે છે હા બે વાક્યો ત્રીજું વાક્ય આપું છું બે વાક્યમાં કઈ અઘરું છે રિયલ રિલેટીવ જોવામાં ફરી બોલ છે હવે ત્રીજું વાક્ય આપું છું અત્યાર સુધી તો મનમાં એમ જાણતા કે હું કબો છું તેથી આ તારસ ગાબ એવું જાણે તું શું કહું છું બોલતી નથી હું કમાવું છું ત્યારે લોકો આપણે શું કરે દસ લાખ ડોલર કમાય તો પછી જયારે ખોટ જાય નહીં તો આપણે પૂછીએ કેમ ધંધા પડી ગયા છો અરે ભગવાન ઉઠ્યો છે એટલે અમે કમાય ભગવાન નામ દેતો નહોતો અને ખોટ જાય ત્યારે ભગવાન નામ દે લોકો કરે આપડા હે બહુ બહુ લોકો નહીં શું કરે ખોટ ગેતા ભગવાન રામદે નહીં તો મારે સ્ટાર સામે નોટ ફેરવ્યું છોકરાના છોકરા ના હોય પણ લાઈટ તો કરી ને દેવીઓ તો કરીને દેવી જોડે બેઠો હોય લાવું છું કહેવાય ફોન કરું છું ખબર ને એમ તો છોકરા ના હોય પણ હવે ડેરી જોડે બેઠો હોય મારે સ્ટાર સાડ નોટ ફેરવું પછી સ્ટાફને તો પહોંચે ફોન પહોંચે એ પછી લાવે પછી શું કહ્યું ખબર પડી ને એ ડા કોણ ચલાવે છે કહું આવે અત્યારે આપણામાં જાણતા હતા કે હું ચલાવું છું પણ એ ખોટી વાત હતી સમજ પડે ને જો આપણું ચલાવ્યું હોય તો ખોટ લાવે કોઈ ખોટ લાવે શું કહું એટલે આ આપણું ચલાવતા નથી ને આ તો અહંકાર કરીએ છીએ હું એટલું સમજ પડે ને કારણ કે પડતી નથી અને આ ખરેખર કોણ ચલાવતું આ ભગવાન ચલાવતા નથી ભગવાન હાથ ગાલે આવું ભગવાન કરવા જાય ને તો એમને કર્મ પણ બંધન થાય આ આપણે નથી ચલાવતા તોય હું કરું છું આરોપ કરીએ છીએ તોય બંધન થાય છે એટલે કરતા કોણ છે આપડે કરતા હોય ખોટ જાય ને હે નફો કેટલો વધારે લાવો ને સત્તા સત્તા આપણા આપણસ એવો જન્મ નથી કે જેને સંદાસવાની સ્વતંત્ર શક્તિ હોય કે વિચાર કરવી પડે બે સમજી ગયા ડાક્ટરો બીજાને હેલ્પ લઈ જાય એટલે તમારી શક્તિ નું અતિ ખાતરી થઈ ગઈ નહીં આ તો બધું ગોઈ તેમ ખાલી મારીને નથી કૃષ્ણ નથી મને નથી આવી કારણ એ વસ્તુ જ જુદી છે એ પ્રકૃતિ વસ્તુ જ જુદી છે અને આત્માની શક્તિઓ બધું તારી પાસે પારો ગણી છે એ શક્તિઓ હું બોલ્યો છું ને આજે આત્માની શક્તિ બધી બોલે ને એ પ્રગટ નથી આવે વ્યક્ત કરવા માટે બોલો તો શું કહ્યું ને એટલે કોણ શક્તિ આ તમારું ચલાવશે હવે નથી આપણે ચલાવતા નથી ભગવાન ચલાવતા એક શક્તિ છે સાયન્ટિફિક સરક નામની બધા સંજોગો ભેગા થાય કાર્ય થાય એમાં કોઈ કોઈ મેકન જરૂર છે એવી રીતે આ જગત સાયન્સ સાયન્ટિફિક ચાલ્યા કરે એટલે પાંચ હજાર एट एने व्यवस्थित शक्ति कहूँ व्यवस्थित शक्ति चलावे कहू कई रीत चलावे कि व्यवस्थित शक्ति मोटा कॉम्प्यूटर जेवी है मोटे जबरदस्त जबर कॉम्प्यूटर हो जड़ शक्ति कॉम्प्यूटर है खाली एम अपना जो भाव से ऊँधा थे भाव करें लोग खराब विचार करिए खराब भाव करें ये बदाजीड तरीके जाए અને આ બાજુ આ ફળ આપે છે પરિણામ આપે છે એટલે પરિણામ એવડી વ્યક્તિ આપે છે ફળ આપે છે પરિણામ એટલે ઇફેક્ટ આ જન્મથી મરણ સુધી બધી ઇફેક્ટિવ બોડી છે અને ઇફેક્ટ આપ્યા જ કે છે નિરંતર એમાં પાછા કોજી ઉત્પન્ન થશે શું થશે અજ્ઞાન હોય તો નથી પણ અજ્ઞાન થાય એટલે કોઝીજ ઉત્પન્ન નહીં થાય વ્યવસ્થિત શક્તિ તમારું વ્યવસ્થિત શક્તિ ચલાવશે કોણ ચલાવશે એટલે તમે સુધાત્મા થયા અને જુદા થઈ ગયા કૈલેશ જુદા થઈ ગયા પણ હજુ હાવ છૂટા થઈ ગયા ખરા પણ ત્યારે પાડોશમાં રહેવું તો પડશે આપડે પાડોશ તરીકે રહેવાનું છે પાડોશ તરીકે વ્યાસ ની પાડોશ તરીકે રહેવાનું છે મારે ને અને વ્યાસ નું કી રીત ચાલશે કામ કરે તેમાં વ્યવસ્થિત શક્તિ એ તો પ્રેરણા આપશે અને પ્રેરણાથી બધું ચાલ્યા કરશે ખબર બધું ને આપણે તો શૈલેષ શું કરી રહ્યો છે એ જ બધું શૈલેષનું મન શું કરે મન આપણું આપણું રહી આવે આ લાઇન ઓફ ડિમાર્કેશન નાખી કે મન જુદું બુદ્ધિ ચિત્ત અહંકાર બધું શૈલેષનું આપણામાં તો જ્ઞાતા દ્રષ્ટા પરમાન નદી આપણા પોતાના ગુણો એટલે મનની જોડે આપણે એકલા એકતા થવાય નહીં કારણ કે પારખી વસ્તુ થઈ જાય ને આપડે જોયા જ કરવાનું અને આ ચાલ્યા કરશે કોક દાડો કર ત્યાં સૂર્યકાંત ને અડચણમાં હોય કોઈ વખતે ગુંચવાડે જાત જાતના આવે ને ઇફેક્ટો એ ગૂંચવાડામાં હોય ને ડિપ્રેશનમાં આવ્યા હોય તો તમારે આ હરીસો હોય ને આમ મોટો આખો હરીશો આમ કેરી દેવાના સૂર્યકાંતને અને એ પછી હરીસાબો સૂર્યકાંત દેખાય જ ના દેખાય એના આમ હા ખબર ઠોકો અમે જોડે છે ગભેશ નહીં ગઈ શું કહેવાનું એટલે મા દરસો કોણ ખબર એટલે અમે તારી જોડે છીએ એટલે શાંત થઈ જઈએ સમજપુર બહુ અડચણમાં આવે તો અરી સા દેખાય ના દેખાય છે દેખાય ને એટલે આમ કરીએ ખબર ઠોકવું અમે છીએ ગભરાશ નહીં કહીએ શું આ છતે વ્યવસ્થિત શક્તિ બધું તમારે ચલાવશે હવે વ્યવસ્થિત શક્તિ એ કેવી રીતે એનો દાખલો આપવો ખબર ને હવે આ જે છે એ કાચનો પ્યાલો હોય હાથમાં મારા હાથમાં કાચનો પ્યાલો હોય એનો આમ લઈને જતો હોઉં અને મેં પ્રયત્ન કર્યો છતાં સરખી ગયા પડી ગયો પ્રયત્ન કરવા છતાં પડી ગયો ભાગી ગયો સંજોભાઈ બધું આપડે સંજોગભાઈ થયું પણ આપડે હોટલ વાળા સંજોગ હોય છે બીજો કોઈ હસો નહી જોડે એટલે આપણે કઈ લે આગળ પૈસા કારણ કે એનું જાણતો નથી બિચારો હવે આપણા બધા જે જાણે તમારે તો શૈલેષભાઈ એને તું સમજુ વ્યવસ્થિત છે સમજ પડે ને જાણે એટલે બધું વ્યવસ્થિત છે સમજી જાય ને હોટલના વ્યવસ્થિત કહીએ તો જાણતો નથી કઈ એમ જ જાણે કે દાદા જે પાડી પાડી નાખ્યો ભાગી નાખ્યો એટલે આ વ્યવસ્થિત શક્તિ આ પ્યારો કેમ ભાગી નાખે વ્યવસ્થિત એ તાર કે આપણા લોક કેવા છે કે એક ડઝન કપરકાથી લાવે ને તે હાથ પીડી બધી ચલાવે ચલાવ ના ચલાવે બહુ પાક ને એટલે પેલા પ્યારા નું કારખાના વાળું ના ચાલે ખડિયા વાળું ના ચાલે બધાનું ચલાવવાનું વ્યવસ્થિત શક્તિ તો સમજાય છે તમને આ તમને બોટલ મળવાની છે કોઈ વેઠવા ના હોય તમને સીટ મળે એટલે વ્યવસ્થિત પછી મળી જાય બધા નહી તો હાથ પેઢી ચલાવી ત્યાં જોટલો જીધો એના મીલા મોગર થઇ જાય ને આ વ્યવસ્થિત શક્તિ તમને સપ્લાય પણ કરે છે અને તોડફાડ કરે છે તોડફાડ એ કરે છે એટલું નહિ પછી સપ્લાય પણ એ જ કરે છે એટલે તમારે આવો ઊભાથી નહીં તમારે તો આ જોયા જ શું થઈ રહ્યું છે એ સમજ ને અને થઈ રહ્યા છે કે દાખલા ચલાય કહે અને જરા મોર ઉઠતો ને તો કહેવું તું આવું કરે છે કે ઘરે કાયમા કહે તે રહી છે આપણે કહેવું બીજો કોઈ કહેતા આપણે અપમાન લાગે નહીં પણ આપણે કંઈ લાગે કે અપમાન તું જાતે કહું કે લાગે ને એવી રીતે હા ફેફાર થઈ જશે સમજ પડે તારે કહેવું કેમ માડું છે એમ કેવું ના પડે એમને કેવું ના પડે બેલ ક્યાં બળી છે ભૂલી ના થઈ હવે ફરી વાર કેતો પગલો પડીશું ને શિકાગો ફરી કેટલો શિકાગો છે આ વ્યવસ્થિત હમભાઈ આ બીજો દાખલો આપવું વ્યવસ્થિત એક ને એ પૂરો થઈ ગયો આ બીજો દાખલો આપું તમે બેંકમાં ગયા અને આપણી પાસે બસો ડોલર પડ્યા છે તે એક ગઝ્રામાં બસો ડોલર પડ્યા છે અને બીજા બે આપણે લીધા બેંકમાંથી અને પછી આ એક ગઝરામાં બે મૂક્યા છે એક બચ્યા મૂક્યા છે અને પછી આપણે આવતા હોઈએ અને બોર્ડ વાસણ બીવર ઓફ થી એટલે આપડે શૈલેષ ને કેવું જરા ગજુ દબાવી દેજો લતો ખરાબ છે ના કેવું જ પડે ને એ શૈલેષ છે ગજુ દબાવી દે ચાલતા હોઈએ તો પેલો જમા જેવી તે નથી હોતી એ વાટલા વરસાદ વરસે તૈયાર રાખે આમ ત્યાં કેસમાં પછી જો હાથ સુટી ગયો કાપી ગયો આપડે વ્યવસ્થિત કેવાનું શું ગુનામાં આજ પકડ્યા તે વ્યવસ્થિત કરવા ખબર આપી કે બે હાજર કાપી લે હવે લોકો શું એનો દોષ કરે કાપના નો આ લોક અને કોલ તો સર કુદરત શું કે છે આ પકડાયો તો એનો દોષ આ જરા ગયા તેનો દોષ કે પકડી ગયો પેલો પકડાશે તારે દોષ થશે ના ખાય એ જયારે પકડા ગુનેગાર આ પકડાય એ આ ગુનેગાર આપણે પેલાનો હિસાબ હોય તે ચૂકતે કર્યો ખબર પડે ને આ પેલો પેલાને જયારે પકડાશે તારે ચૂકતે થશે એટલે એટલે એ નાસી જાય તમે લોકો આપડે પૂછે કે ભાઈ શૈલેષભાઈ શું શું શું ગયું તો આપડે ભાઈ આ ગજવામાં બસો હતા કશું હતું નહીં એટલે આપડે થેન્ક થેન્ક બઉ સારામાં હશે નહી તો આપી દે નહીં ને ઉતા મૂરખ છું આમ તેમજ ને એને પછી આપણે હવે આપણને શું ફાયદો થયો જ્ઞાનથી કે જે આપણું લમણે લખેલી ખોટ હતી તે તો ગઈ હવે નવી ખોટ ઊભી કરી પાછું કકડાટ કરીને આવતો બહુ નહીં ખોટ તમર પડી ને આ જ્ઞાન એનું નામ કહેવાય કે લમણે ગયેલી ખોટને તો જ નથી પણ બીજી નવી ખોટ ઊભી ના કરે આ તો બે બે ખોટ ખા લોકો એટલે આપણે તરત આમ ઘર બની આવવા મળે એમ તો આ રસ્તે પોલીસ જેટલી વ્યવહારથી પોલીસ ઘેરમાં આપણે કહી દેવું કે ભાઈ અમારા ગજુ અમે કપાયું છે અને બે હજાર ગયા છે નોંધ કરી લો કેસ કેસ નોંધાવડા પછી ઘર પડી જઈએ હવે તે હરા છે રાતના હવે અહીંથી મન છે ને થઈ રહીશું મેં ખરું અનુભવ છે ને મનનો બૂમ પાડે કોંગ તે મન શું કે તમે તો કહેશો વ્યવસ્થિત છે પણ કરો કાલે આપણને સેનું શું હા ફા માતા હાલવા નહીં તું અને મારું મા પણ ઠંડુ પડ્યું છે વરી પાછ તું ગોજા મારી મારી એ વગર કમનું ગોજા મારે તો શું હાલે નહીં કે ના કરે ગોજા મારવાની ટેવ જ પડેલી સમજે ને એટલે આપણે સમજીએ કે રાત ગોજા મારું ઊંઘ ઊંઘો આવે એટલે ઉપાય ખોરી કાઢવાનો પડે કે આખી રાત ગોજાના મારે શું રસ્તો કરીએ તો આ મન ચાલુ પડી જાય એમ બીજા કોઈ રસ્તા ચાલુ ના પડે એટલે એમણે શું કર્યું કે જઈને ત્યાં ઘરમાં જઈને કહેતો શીરો બનાવો કહે ખૂબ દૂધ નાખીને છતાં એને પછાત જુઓ અને ભજીયા બનાવો બધું એ તો બધું હા બધું બધું બનાવો એટલે બહેનોએ જાણ્યું કે આ વ્યાજ તો ખૂબ કબયેલા લાગ્યા છે બરાબર હવે એ આમ ખુશ થઈ ગયા અને આપણે શું કરવાનું એ જે જમાણું સરસ બનાવ્યો ને એટલે હવામાં જે હજીરણ થવાનું છે હવા મસ્ત ધોઈ લેવા છે પણ હાઈ હા ખાવ બધી ખૂબ ઢોકી ઢોકીને ખાવું ની રાતે હા ખા દબી રહ્યા એટલે ઉઠીએ ત્યાર પછી કોઈ કેસેવા થોડી વાર આપણે પાન બનાવેલું છું ભાઈ તમે બેવા દેવાની વાત ના કરશો મને તો ઊંઘાવા કહેતા નથી ખૂબ ખાધું એટલે એટલે જઈને ભાઈ ઊંઘી ગયા ત્યાં અવાર ઉઠ્યા એ મન બન ચૂપ આખી રાતે તને સમજ ને અને હવાર બધી થાય ત્યારે ફેંકી મી લે છે ભાઈ શું પણ આ રાતને ગુવાબુ નાખે ને અગર હાલે થઈ ને આખી રાતમાં હોતી રહેશે એટલે સવારમાં પોલીસવાળા આવેલા એ પોલીસવાળા કહે છે આ પકડી રહ્યા છીએ ત્યારે આપણે કંઈ શું થયું તો કહે તો આખી રાત રમી રમ્યો અને દારૂ પીરમાં તોફાન મળ્યું છે પૈસાની કુવાડી કર્યું તો આપણે કંઈ કંઈ વધ્યું છે એવું પૂછીએ ને આપણે આપણે જ કરી ગરક ને કંઈ વધ્યું છે એવું ના તો વધ્યું છે પૂછે ત્યારે એ શું કે આઠસો ડોલર વધ્યા છે એટલે આપણે શું કરવાનું આઠસો લઈ લેવાના પછી પોલીસ વાળાને પંદરે એમ ડોલર એમ કહે ત્યાં ચા પાડી કરજો તમે તો ખાતર પાસે દિવેલ ખાતર હોય ને એની પાસે દિવેલ પડે આપણે ઘેર બેઠવા દોડધામના કરાવી પછી નહીં તો આપણે ગયેલા માનતા હતા ને આપણે ગયેલા હતા ને પણ વ્યવસ્થિત જે પાછા મોકલવા તે મોકલ્યા હોઉં પાછા આના આ વ્યવસ્થિત પાછા મોકલ્યા કોને કપાવડા વ્યવસ્થિત અને પાછા મોકલ્યા તે હિસાબ ચૂકતો ચોખ્ખો ચોખ્ખો તોડીને લઈ લેવાનો એલે પછી પંદર ડોલર પોલીસ વારને આપ્યા અને હરા દસ ચેલો કેલો બેકાર ખા એની પાછળ મારી સુધી બધું લઈ લીધું આશા નહીં રહેવાની પછા સેન્ટર રાખ્યા નહીં એટલે બિચારો ખાઈ શું હજુ સુધી શિકાર ના મળે તો એને તું હરા દસ લઈ જાઉં ને અને પછી આઠસો ડોલર હશે એ ગરબાથી અને બેંક ખાતે બે હજાર જમવા કરવાના અને બારસો વ્યવસ્થિત એ ખાતે ઉધાર કરવાના અને આઠસો મૂકી દીધા થઈ ગયું એમ વ્યવસ્થિત આપણે તો આવતા ભાવ બે ખોટ ના ખાયા શું જગત બે ખોટ ખાય છે શું થાય છે નહીં કહેશે ને ક્ષમતા રાખો ક્ષમતા ના રહેતા કેવી રીતે ક્ષમતા રાખે રે કરી રે નઈ જ્ઞાન સિવાય જ્ઞાન આ જ્ઞાન હોવું જોઈએ વ્યવસ્થિત શક્તિ સમજાઈ થોડી ગઈ એ તમને સમજમાં આવી જાય કાલ થી સમજવું હવે ચોથી આજ્ઞા આપું છું કઈ લગ્ન થઈ ગઈ ચોથી આજ્ઞા આપું છું ભાઈશ પ્રેરણા આપશે અને ચાલ્યા કરશે દવાખાના માં બધી વાતો સૌારી બધી બાબતો ચાલશે બઉ સુંદર ચાલ છે પેહલો ચાલતી હતી ને અહંકારો ડખો હતો થઇ જાય હા હંકાર નું દો નહી બઉ સુંદર કરતા હવે છું ચાલ તમે બધું સાંભળો છો બધું આગે તરત હમકટ પડી છે ને ચાલ ના છે ઋણાનુબંધ છે એવું બોલેલું ખરું એ કેટલા ઋણા દ્વારા કેટલા પણ બહરા છોકરા એ મોટું ઋણાન બંધું ઋણા બંધ બઉ વાર લાગે પણ કેમ છો બોલનાર નથી ચૂકે જાય દલદી કેમ છો થઈ રહી જ બોલે એટલું જ ઓળખાણ હોય બધો કરો એ જલ્દી ચૂકી જાય ને ના ચૂકી જાય તે એવા બધા બહુ હોય પચાસ એક હોય સમજ પડે કેમ છો કેમ નહીં બોલનારા તે આપણે રોડક ઓળખણ આ તમે બોટલ લેશો ને તો બોટલમાં ઘરાક આવે તે રોડક હિસાબ વગર કશું થતું નથી સમજ પડે ને એટલે ત્રણ આગળ એમને સંભાવે આ અને ઋણાનબંધ ઋણાનબંધ શબ્દ બોલતા ના ફાવે એટલે આપણે ઇંગ્લિશ શબ્દ બોલજો ફાઇલ કેંબર વન શું શૈલેષ આ ઋણાનબંધ ખરો ને નિકાલ તો કરવો પડશે ને આપણે શૈલેષ ફાઇલ નંબર વન વાઈ ફાઇલ નંબર ટુ બધું ને આપણી ફાઇલો આપડી આપડી ફાઇલો જાય ન આપણી જે ફાઇલો છે ને તે આપણે આવે એટલે આ ફાઇલો સમભાવે નિકાલ કરવો મારો આજ્ઞા શું છે ચોથી આજ્ઞા સમટ પછી પડી રહું પડે છે એનો ચોપડામાંથી હિસાબ ચૂકતા થઈ જાય એટલે આપણે છૂટા ને સી રીતે થાય સંભાવે નિકાલ કર્યો હતો નહીં તો ચોપડા વધતા જાય પાછા એટલે સંભાવે સી નિકાલ કરવાનો અત્યાર સુધી તો આપડે શું કરતા હતા હસતો આવે તોય સંભાવ નીકાલ કરવાનું આ ખાતે આપડે ચોપડા ચોખા કરવા છે સમજવું પડે છે પડે છે સંભાવે નિકાલ કરવાનો છે શું કરવાનો છે એટલું શબ્દ છે એક જ વાક્ય છે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો આપણે ના ફાવતું હોય આવ્યો એટલે આપણે દાદા ની આજ્ઞા કઈ પડવાની ત્યાં સંભાવ્ય નિકાલ કરવો હોય જોડે નિકાલ કરવો ખબર પડે ને જયારે હવે વધારવું નથી ત્યારે સંભાળ નિકાલ કરી શકે તેને નિકાલ થઈ જાય છે સમજાવે નિકાલ કરવાનો એનો દાખલો આપું ઓફિસમાં જવું છે કઈ કોઈ ઓફિસમાં સરકારી એટલે બેન ને તું કહું કે મારે જમવાની થાળી મૂકો એટલે એ કે છે પાંચ મિનિટ તો તું જવું પાંચ મિનિટ ત્યારે પોતે કઢી ઉતારતો હોય તો હાંસી ઘસી જાય કઢી ઓવરટર્ન થઈ જાય તો આપણા જ્ઞાનથી કઢી કોને દોરી દીધી આપડા જ્ઞાન શું કે છે સંજોગ ના પણ આપડે અહી દોરી લેવાથી દોરી એટલે આપણે એમને શું કહ્યું દાજો નથી ને આપડે શું કેવું દાજવા એટલે એ પૂછે છે ઊંધું બાપે ઊંધું બાપવાનું આપડે આપડે કઈ દાઢવા નથી ને એટલું પૂછવાનું હવે નામ ની શક્તિ એને દોડી દીધી એમાં એમનો શોધ ખરેખર વ્યવસ્થિત છે એમને પસ્તાવો થાય કે આવું ના થવું જોઈએ તને જ એમ થાય વ્યવસ્થિત શું થાય આપણું આ તો જળ વ્યવસ્થિત દોર્યું પણ જમવાનું શું થાય કઈ જ થયા નહી કરાય નહીં પછી આપણે નિવેડો લાવવાનો નિકાલ કરવા નિકાલ કેવી રીતે કરવાનો